જાનિ છે એ વ્યવસ્થિત હોય પ્રતિસંધાંક કે કે સુભુશત કરી શકે જાણે એટલું જ અને દુખ કરે પછી જાણે દુખ થાય એટલું બাকি काही નહી કે તું કહોને સુખ કરે જાણે શું કરે જાણે સુખ કરે જાણે શું કરે જાણે આમ હા જાણે શું करू તો દુખ વધારે આ દુખ આ તો મે કહું દુખ દે તેທີ કોઈ કોઈ પૂછ્યું તો તીર્થન કરવો નહીં કે આ મનુષ્ય આગળનું જાણવાનું જ્ઞાન કેમ નથી એમને શાંતિથી રહેવાય એટલા માટે નથી બરાબર નહીં તો શાંતિ તો રહેશે જ નહીં કેમ કે આગળનું જ્ઞાન નથી શાંતિથી રહેવા માટે હા તો શાંતિ જ ના રહે આવાસમાં આવું થશે આવાસમાં ચડી રહ્યા છે આખી નાદારી નીકળવાની છે ખામી ના આવે ગોઠવનાર જ કોઈ નથી એમ કે એક્ઝેકટ છે પણ એકે છે કરનાર કોઈ નથી કે સ તે આપણે અહીંયા આગળ શું આપણે શું કહે છે કે ઇન્સિડેન્ટ હેઝ સો મેની કોઝિસ ટુ મેની કોઝિસ સો મેની કોઝિસ અને એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિસ કે કે એન ઇન્સિડેન્સ હેઝ સો મેની કોઝિસ એટલે નમે પરજી છે તેલા સો મેની એટલે ટુ ગાલી ના જા ના જાણતા હોય તો દુઃખી છે એવું થાય જાણતા હોય એવું તો પછી નક્કી નક્કી નક્કી થઈ જાય પહેલા કદાચ સુગંધ નારા પહેરા એટલી મજા આવે આપણે આત્મા તરફ માલ જલ્દી જ્ઞાન તો એનું ટાઈમિંગ આ વખતે લોકો ને હજુ આગળ જવાનું છે આગળ જવાનું જ્ઞાન નથી આપ્યું શું જોડવાનું છે એ જ્ઞાન તારા હિતના માટે નથી આપ્યું પેલો શીધ બનાવતો હશે પછી કહેશું અમને રોટલા હેરી ખાવા દે ને પછી આ તો અમે રોટલા હેરી ખાવાની બાકી જ છે શ્રીકારનું જ્ઞાન થાય નહીં ખરું ને શ્રીકારનું જ્ઞાન કોઈને થાય ના અજ્ઞાનીને તિલક કરવા તો થાય ને ના હા કોઈને થાય શ્રીકારનું નામ દસું આપણે કહીએ છીએ ને શ્રીકાર ज्ञानी છે એમ કહીએ છીએ ને શ્રીકાર ज्ञानी છે એમ કહીએ છીએ એનાકો આ બધા સઢીવાડી સટીફાઇડ લોકો છે કોઈ પણ કહે છે હા સાંતજી ભાઈ લોકો ને બોલનારા પણ કોઈ કોઈ કોઈ કેવડાયો છે ને પોતાને જે કેવડાવ્યું છે પણ ટીકા નું જ્ઞાન થાય જ નહીં ટીકા જ્ઞાન થતું છે પછી તમે બુદ્ધિ વિચારો ને કે વર્તમાન કાળમાં બહિષ્કાળનું જ્ઞાન સિદ્ધ હોય વર્તમાન કાળ જ દેખાય જ્ઞાન એટલે શું વર્તમાનમાં જે દેખાય છે લોકોને દેખાય એવું દેખાય પણ એ ભવિષ્યમાં આમ થશે એવું કે શું કે તમે એક કેરીઓ લાવો કેરી જોઈ કેરી કાપવા લાયક હતી હવે તમે કહો કેરી દવા દેસુ તો ભવિષ્યમાં આમ થશે ત્યારે કરતરીઓ પડવા માંડશે પછી આમ થતી પછી સડવા માંડશે ઉત્પન્ન થયું પછી નાનો મરવો થયો પછી ધીમે ધીમે મોટો થયો ખાતો હતો ગગડી બધું જોઈને નથી કે ગુણધર્મ થી છે ભૂતકાળ નું જ્ઞાન થાય છે ખરું ના ના હોતું કરી એક કાળમાં બે કાળ નું જ્ઞાન કેવી થાય છે દેખે કેવી હશે તમે ના જા તમે આ કેરી પેલા આગલા જન્મ ગઈકાલે કેવી હતી પંદર કેવી હતી પેલા જાણી કેવાય ને ભૂતકાળ ના જાણી ના કહેવાય જાણ્યું ભાષામાં આ દેખાય છે એવું દેખાય છે બધી બુદ્ધ ભગવાન ના પાછા જન્મો ની આટલી જાતક કથા લખાય છે કે ભાઈ એક વાર હરણ હતા અને હા એ તો પણ જીવન કથા હતા મેમરી ના સ્મૃતિ ના ભાગમાં જુ હોય છે તેરી મેમરી ચાલુ તેરી મેમરી એ ચાલુ હોય એટલે મારી સાથે ભગવાન બે હજાર આધીન છે મેમરી તો બધા બધા જ્ઞાનીઓને પણ શે ને આધીન છે કારણ કે અવતાર પેલા જાનવર અવતાર હોય મેમરી બંધ થઈ જાય મનુષ્ય ચાલુ હોય તો મેમરી ચાલુ રહે એકની મેમરી ખુલ્લી થઈ ગઈ પોતે આગળ એક જ ગર્ભાશય ની મેમરી ખુલ્લી થઈ ગઈ બધા આનંદ કેટલા હિસાબ નાખી જિંદગી નથી જુદું સમજે દેખાય છે એવું દેખાતું હોય છે નહીં आ, थे नहीं देखा देखा पर याद जे थे में? दादा एक बात से हमने जेम कहो चंद्रकांत भाई बुद्ध भगवान हरण था कहे लोग हरण तो आप कहू पशु थे तो पा યાદ ને કેમ ના યાદ રહ્યા એટલે આ છે ના અવતાર આઈ ગયા અવતાર કેવું દેખાય આમ હોવું ઘટેલ એટલે ચોખ્ખો પછી ફેરફાર ના થાય એવો આવે તમારો બોલે ભાઈ જ્ઞાન માં આવે કેવા કેવળ આવે હા આજે ઘડો જુએ બરાબર ઘડો પાકો ભવિષ્યમાં શું થશે એની અવસ્થાઓ બધી પહેલા શું હતું ભૂતકાળમાં શું હતું તે અવસ્થા બધી ક્યારે માટી મળીને બરાબર માટીને ગુંડીને આવી રીતે થયું અને આવી રીતે થયું અને આવી રીતે થયું એને કરતા કરતા કરતા કરતા જયારે ગળા નું જ્ઞાન છે એને હોય ને આજુબાજુ નું બરાબર હોય એવું આ જગત ના જ્ઞાન છે એ બધું કે કેવળ જ્ઞાન થાય તો એને ભવિષ્ય નો ખ્યાલ હોય ભૂતકાળ નો પણ ખ્યાલ હોય બંને ગુણધર્મ ગુણધર્મ ને આધીન બરોબર પણ એને ખ્યાલ તો આવે ને એ ફોરકાસ્ટ કરે ફોરકાસ્ટોરકાસ્ટ કરી શકે ને ફોરકાસ્ટ કરી શકે આ જોઈ ના શકે વર્તમાન જોઈ ના શકે બરોબર છે અમને દેખાય છે દેખાવાનું હોય ને એમાં કઈ પણ એ સમજી શકે ને સમજી સકે ને સમજી ન શું કેટલાક માણસો નો હૃદય શુદ્ધિ હોય છે જ્ઞાન હોય કે ના હોય આત્મા જ્ઞાન હોય કે ના હોય નથી પણ એક એવો અવસર આવે છે એનું કરેક્ટ પડે એટલે પછી આપણા લોકોખાય નહિ એનું બોલેલું સાચું પડે શું પડે દાદા એ વાગર મફત માં શું કોલે એને સાચું એ બોલે એને અધિન કે બોલી જવાય છે બોલી જવાય છે એ તો આપડે વ્યવહારમાં કેટલાક માણસો કોઈ કે દાદા સાથે કામ કરે છે વચન <tosolo> સાહજીક <r a pour> <tos Stave> <tos> <tos> <lyage> અમારી પાસે ત્રિકાળ જ્ઞાન આવ્યું હતું પાછું કાઢ્યું ના અહી નઈ બીજી જગ્યા જાઓ પૂછ્યા હોય બોલવું નહીં પૂછે તો બોલવું હા કોઈ પૂછે તો કેવું ના એનો નિયમ જ હતો પૂછાયું નહીં એને જયારે આપી કોઈ ગુરુ બાર જે એમને બોલેતા લોકો નાખા ગ્રહ માં જતા પેલો કે તમારે લાખા ગ્રહ માં જવાનું થશે મારે ખર મારે આવું બોલાું બોરાક કે પૂછે તારે ક્યાં જઈ ગયા છે મુશ્કેલી માં આવે તાર હવે ક્યાં છે મારે વિદ્યા જે આજે ગ્રહોની અસર ની વાત કરીએ છીએ શનિ છે શુક્ર છે એની અસર થાય છે જન્મ વખતે આપણા અંદર છે એટલે બારના ગ્રહો પરથી સમજીને એ ગ્રહો આવું આવું પણ આપશે બરોબર ઉપર ગ્રહો પર આપતા નહીં ઉપરવાળા કોણ સંસારી દાદા ઉપરવાળા કોણ સંસારી ગ્રહો સંસારી છે ત્યાગી છે બાવા છે ગ્રહમાં તો એ કઈ છે નહીં આ ચંદ્ર ઉપર ગયા તો એમાં તમને એવું દેખાય તો એ તો એના કેરેટર ને અડ્યા દેહ ને અડ્યા સાઈડ હું ઉપરની વાત છે પૃથ્વીના ગ્રહ માં શું દેખાવા અંદર આપણે પૃથ્વી ના ગ્રહ જ છે ને એ ખરેખર ગ્રહ નથી એ લોકોની માન્યતા સાયન્ટિસ્ટ માં ત્યારે શું છે દાદા પૃથ્વી પૃથ્વી ગ્રહ નથી તો શું છે આજે ઉપર ચંદ્ર મંગળ દેખાય છે વિમાન છે એમનું વસ્તુ જુદી છે લોકો જે માને છે એવું નથી એમનું બહુ જુદી જુદી બીજી આપડા જેવા ઊંચાની ફોટો લેવું આપડા જેવા જ હાથ નાખો બધો પણ આપડા કરતા ત્યાં સંસ્કૃતિ નો વિકાસ વધારો થયો પણ બીજી દુનિયામાં બીજી દુનિયા દુનિયામાં છે જ્યાં જ્યાં તીર્થંકરો છે ત્યાં સંસ્કૃતિ છે જ્યાં જ્યાં તીર્થંકરો છે ત્યાં સંસ્કૃતિ છે નાશ થઈ ગયો તીર્થંકરો મહાવીર તો હમણાં ગયા પચીસો વર્ષ પેલા મહાવીર હજુ પચીસો વર્ષ પેલા ગયા ને પચીસો વર્ષ પહેલા આપણે ત્યાં બહુ ટપ સંસ્કૃતિ એ ડાઉન થતી પછી કે આનું આપણે મારણ કરાવીએ એની પૂજા કરીએ તો એ બધું બરોબર એનાથી કઈ અસર થતી હશે પૂજા થી ઓછું થઈ જાય ઓછી અસર થઈ જાય આપણા અંદર પડેલા છે એને કેમ ઓળખાય બરાબર જે ગ્રહો આપણે પડેલા છે આપણે અંદર જે બહાર છે એનો પ્રતિબહેમ અંદર છે તે ગ્રહોને આપણે સ્પષ્ટપણે કેવી રીતે ઓળખીએ અને જેથી એની એ ઓળખવાથી એની અસરો કેમ થાય છે કેમ નહીં આપણને એના ગુણધર્મ ખબર પડે તો પછી એના ભારતીબહેનને તમારે વાતચીત ચાલતી હોય હા તેમાં એક જણા એક જણા જેવું હા એ ગમે મનાવ તે ના હા એટલે આપણે ઘણે ગામના શરીરનો ગ્રહ બરાબર હા પણ એવી રીતે બધા ગ્રહો નું જ્ઞાન આપણને આસાની ને નડ્યો એમ ચંદ્ર નો શું કરે છે મંગળ નો શું કરે છે પહેલા પૂછવા આવો તે જ્ઞાન ટકે ના ટકે મિનિંગ લેસ બધું પ્રયત્નો ફળીભૂત ન થતા હોય અને આપણને એમ સામે લાગે કે આ તો લાખો રૂપિયા નું નુકસાન થઈ રહ્યું છે હવે શું કરશું એ વિષાદ તો આવે ને મનની અંદર તો એ વખતે શું કરવું મારે વિષાદ લાવવાનો શું વિશાદ એમ કે દિલ માં જ્ઞાન માં તો વિશાદ નો પ્રશ્ન આવતો જ નથી જો જ્ઞાન માં રહીએ તો થાય કે સંજોગો પ્રમાણે જે વ્યવસ્થિત છે તે થયા કરે એમાં હા પણ દાદા એમાં એમ છે ને એ બરોબર પણ ભવિષ્યમાં કે આજે ખાધું પછી કાલે શું ખાધું પછી આ એ બધું ભેગું કરીએ તો એ કઈ બને નહીં એવી રીતે ઘણી વખત માણસ વિચારો આવે છે કે આ કાર્ય થશે જો નહીં થાય તો બહુ મોટું નુકસાન થશે આ કંપની પડી ભાંગશે આમ થઈ જશે આ લોકોનું આમ થશે હવે શું એ જાત મનમાં વિચારો આવે ત્યારે થાય ત્યારે એનું કઈ નિવારણ કરો આગળ ના ના એક રેગ્યુલર પછી જોવાનું કેવું બની જાય આપણે જોવાનું રાઈટ જ નહીં મને કશું રાયતો માણસ હોય આપડે જ્યોતિષે કહ્યું છે આપડે જાણતા હોય પણ આપડે તો જીતા હોય એવી રીતે પ્રયત્ન જીશે એવું માની પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરવાના વિષાદ નહી વિષાદ લાવો નહીં વિશાળ અને આનંદ બંને તન્મ કાને લીધે ખુશી થાય નેગેટિવ ને પોઝિટિવ આનંદ એતો મનમાં છે એકાગ્રનમાં એકાગ્રતા લગન માં ગયા તા આનંદ થાય અને મરણ માં ગયા તા વિષાદ થાય બરોબર અને બે માં તન્મ આકાર થાય એટલે પરવાનંદ થાય શું કહ્યું પરવાનંદ થાય પોતાના સ્વરૂપ નો થાય તમે બેમાં તનમય કારણ ના થાય તો પરમાનન્ટ થાય એવું કહ્યું પણ પેલામાં ના થાય તો પણ પરમાનન્ટ થાય પણ પરમાનંદ નો પોઝિટિવ આસ્પેક્ટ આપણને ખબર પડવી જોઈએ ને પેલા આ નેગેટિવ ના હોય તો એ પોઝિટિવ આવું પરમાનન્ટ પણ પરમાનન્ટનું પોઝિટિવ સ્વરૂપ પોઝિટિવ સ્વરૂપ પરમાનંદના પોઝિટિવ સ્વરૂપની ઝલક આવી જોઈએ ને આનાથી એમ કોઈ ફેરફાર નથી થતો તકલીફો નથી થતા ઊંચા નીચા નથી થતા પરમાન નાના જ નિકાલ થઈ રહેલો ટુક મે મોટા મોટા ચેક લેક છે લાખ રૂપિયા ના ચેકો આખા દસ રૂપિયા ના કરજોલ માટે આપી દેસો તમારું શીસા શક્તિ જબરજસ્ત વધી જાય ચાલો બોલાવો છું નાના દ્રશ બતાડ નો સંબંધ નાતા નો સંબંધ નહીં તો પેલી શક્તિ અમે વપરી જાય શક્તિ વપરાય જ છે બરોબર છે આ બોલો તો જબરજસ્ત વધે વિટામિન જે છે એ પુષ્ટિ માટે બરોબર પણ આપણને એમ ચાલુ જે હોય ચાલુ ચાલુ જે દાખલા તરીકે ગઈકાલે સમજો કે જે મારી મનની સ્થિતિ હતી એ આજે નથી એનું કારણ કે અહીંયા આપડે છીએ તો આખી સ્થિતિમાં પલટો આવી જાય ગરમ કપડા પહેરાયા ગરમી તમને ખરી જાય પરસેવો પર હા પણ તમને પછી ખબર પડે ખરી કે આ વુલન કપડા ની અસર થાય ભૂલી જાઓ આ હું તો કોઈ દાડે નથી અંતનગર માટે તે વાત લોકોને કેવી કેમ પૈગામ ખુદાનો પૈ કાઢે ના છીડાય थी તમે એમ જ કે ફક્ત મન વચન કશું હડે નહી અને ભોગડ્યા કરે તો એ બધી અસરે એને આ અસર સારી આ અસર સારી છે કરે જેમાં આવે ને ઓટિક રસ્તામાં ના કરાય ના કરાય પછી રખડતો કાલે શું ખોય જાય કે શું થઈ જાય જેટલા ગોઠવાઈ ગયા હા તો સુંદર કે છે દાદાજી આજ મને બઉ જાણવા મળી કેટલા વર્ષો બીજા તીર્થંકરો હજાર પાંચસો હજાર બે હજાર વર્ષ પાંચ હજાર વર્ષ હજાર एक हजार वर्ष थे दवा बगड़े नही पूरी दस हजार दादा पच्चीसो वर्ष थे भगवान ने अत्यारे साधुओं साधवीओ तो ये दवा बगड़ी है कि सुधरी से खबर नहीं पड़ती हाँ तो पेहला डोज में भ्रांडी पड़ी गई थी તો હતી જ પેલા ઘણા વાર શોતી હવે એનો માર્ગ મળવો જોઈએ ત્યાં સુધી પૂર્ણ આનંદિત ના કરાય દુઃખ નો અભાવ એટલે સુખ નો પણ અભાવ કેવો હા જ્યાં સુધી સુખ ભાવ છે ત્યાં સુધી દુઃખ ભાવ છે નિરંતર ચાલુ તો સુખ અવિનાશ થયું હોય તો એક વાર આવ્યા પછી કેટલીક વાર કેવું કઈક બની જાય તો ઓછું થઈ જાય છે ઓછું થઈ જાય એટલે વાવાઝોડું આવે ને છે ને થોડી વાર પછી વાવાઝોડું જતું રહે ખરી ત્યારે ત્યારે બારણા બંધ કરારણા બંધ કરી દઉં છું ખ્યાલ નહીં આપડે વાવાઝોડે નું નિશાન લાગે ને આપડે જોવા ના રહ્યું છે એનો નિશાન હંમેશા દરેક પોતાના લક્ષણ સહિત આવે છે કમિંગ ઇવેન્ટ આપડે હોમ ડિપાર્ટમેન્ટમાં સારો બેસો આપડે ભણતર ને કઈ અવરોધ કરે છે પતિ કેવું બધું બધું રે મશીન રેઝ થઈ જેકનાટ થયું તમે દાદા ક્યારેક ક્યારેક એવું થાય કે આમ કર્યું હોય તો સારું થાય એવું થાય ને કઈ કઈ કામ કરવું હોય કેવું પણ દાપણ કરવા માટે નથી વાક્ય આમ કર્યું હોત તો આમ થાય એવું થાય ને કેમ ગુચવામાં તારે પેલું ફેન તને નથી કરતો પોતે નથી ખબર નથી સંભાવે દાદા નિકાલ હોય ને તો આ દુનિયામાં બધાએ એટલે તો નિકાલ કરતા હોય તો દુખ જ ન રહે એકદમ ઝગડા બધા ખલા થઈ જાય ના ભાઈ એ તો ઓર ઓર ન થાય કઈ ન થાય આય પૂર્ણ કૃત છે એવું દુખ પણ ન હોય બીજા પરથી અહીં પંશરી કઈતી આ બધા હા કે બધા અછુડિયા પંશરી વાહ વાહ માખો મા તારી ઈચ્છાતી તો જબરજસ્ત મારી જાગૃતિ જરા બહુ જાગૃતિ વાળ હોય ને સંસારમાં પણ જો અપમાન કરીએ ને તો બધી જાગૃતિ આપણને તો અપમાન લાગે જ નહીં ને તને સોનાશોક ને કારોબળે છે હું સિદ્ધાત્મા હરસુભરાય હોત તો તમે ખરી રીતે હા નાટકી ભાષામાં વ્યવહારિક ભાષામાં છૂટકો જ ના થાય અલ્લાહ કંધે કે સર આ પછી ડાળવા દેવું નથી આ પાંચ આજ્ઞા આપી છે ને એટલું એ આજ્ઞા અનુભવ સુધાર્તમા બસ એથી આલી જોવું છે ડાળવા દેવું જ નથી એટલે મોટો ડાયમંડ કે આ વાત કરવા જેવી નથી બરાબર સોનામાં જેસમસ એ એ આજ્ઞા મે બહુ ઓઠા વાત ચિદાનંદ